બહાર જઈ લઈ જઈએ અને ગાય ને લઈને એમને પેલે ક્યારે એને જવું છે એને કઈ જમી લઈ એટલે અમને આવું ખાસ ખબર પડી જાય નકામના જઈએ ને કેરી એ મળ્યો હું આ રત્નાગિરી ને આપું મારી આપણે તમે કહ્યું તું ને ભેગું થાય હા હોય લવા ને ભેગું ઘણવાનું શાંતિ કદાચ સોનું લવા ને પાર નથી ગયા એ કહે છે પડે લવા ને ક્યાં તો જઈએ તો ઘણ પડે અને વાત છે ન્યાય ખોલી જ્ઞાન આપણા પછી મેં ન્યાય પૂરક થયું તો એ પણ બરોબર છે ન્યાય વધારે પણ થાય છે એનું ફળ આપણને પચાસ એમાં એકાઉન્ટ ક્લોઝ થતો નથી વ્યવહાર માં એકાઉન્ટ ક્લોઝ થતો નથી વ્યવહાર એકાઉન્ટ ક્લોઝ નથી થતો એકાઉન્ટ હા એકાઉન્ટ ક્લોઝ થવો જોઈએ આયે કોંકરિયા હે હા બલે લાગ્યા દેરાત ખલાતે કે યાર કાગળ ખલાતે કે ના કરવો ના કાગળ ખરાગળ ખલાતે કે ઓજે રે એકાઉન્ટ લખવાનો નમસ્કાર કેમ ભાઈ એ હવે વ્યવરના ખાતો ક્લોઝ નહી થતો આ ડાઈ બંધ થઈ તોય થાય નથી જોઈતી કરો તો પડી જાય અમારી વાત સાબર્યા નથી કલાક થી લોટ બાલ બધે હરી રસ રાજો મીઠો પછી આપડે દુરકાળ પીધો નહીં એવું જગત છે આટલું જઈ નાખીને પછી હલાઈએ એકદમ નહીં થઈ જતું છે કેવી રીતે કરે એ રીતે રોટલી માં દાળમાં સૂક્ષ્મતા ના માણસ ને કીધું ને પણ કાયદો હા કાયદો કેટલા બધા છે કાયદા છે શાક ખાવા દે ત્યારે ચાકી ચાકી નહીં તો કલ આવે કદા થાય કામ કરે તમે જોયું ને આજે દાદા આજે તમે જોયું ને પેલી મોરલી વાગે જો મારી સાચી સાથી હતી તો ગઈ કે મારી સાથી આત્મસી હતી આત્મસિ બોલો હવે મારે શું કરવું ના એમની વાત આવત જવા દો ને છોડી ને વિશ્વાસ શું કેવા દો જવા દો જેનું પાંચ કલાક અડધો કલાક થાય એટલો ટાઈમ મને બગાડવાનું બઉ ટાઈમ બગાડવાની મારી ઈચ્છા નહીં અડધા કલાક મત મત પલાવી રાખું પણ જેને માફક આવે કે તમે ચોટી પડજો બધા ચોટી પડવા માટે તો અહિયાં આવજો મને એમ ક્યાં ક્યાં આવે તો ધ્યાન ના દેતું નથી જવાનું એમ ક્યાં કઈ ઘેર જવાનું તમે ના જવ હા મધoren મને તો પૂરો ખાઈને નાસ્તોય નહીં પૂરો થતો તમે તમે કોય કે આલુ તમે કોય કે ફિયાલુ કે બસ તમે કોય કે આલુ કેરા નાસ્તો કે કે જે બહુ સરસ લાગી કે તેમની આgnani પ્રસાદી છે મેં તમે પ્રસાદી કાવ ના થઈ હા મેં માય તો કઈ કીધું આલુ બસ મારી ફરજ બજાવતો હતો સ્વસ્થ છે એટલે તો શબ્દો નું ખાલી વેદન હોય તમને લક્ષ નિરંતર રહેશે મેળ રહે યાદ કરવું પડે અમુક આરોગ્ય કેવો પડે એટલા માટે સ્પષ્ટ જ છે સ્પષ્ટ કહે ગોડા કરે લોકો પ્રશ્ન જવાબ આપતા આવડે નહિ થાય જવાબ ન આવડે એટલે અસ્પષ્ટ કેવાય ખોટું ખોટું કઈ છે આ તો સારું છે સારા માં સારું પણ સ્પષ્ટ છે રસ્તા ઘરક નહિ રસ્તા ના જનારા ખાઈ ગયા પછી ફરવાડી ગયા પછી એને ખાધું નથી એવું કાહણ વાહણ સાફ સાફ લાહણ વાહણ છે ને કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગત ની કોઈ પણ વિનાશી મારે જોઈતી નથી જોઈ છીએ એમ થયું ને એટલે નિરંતર રહેવું જોઈએ એમ થાય કર એ તો છે કરવો એક જ મા એની પ્રગતિ માં ફેરે તમ લાગે એક માસ નઈ હજારો નહી જ્ઞાન તો પૂરેપૂરું જ આપ્યું છે જ્ઞાન તો પૂરું આપ્યું છે જેથી કરીને આવતો થઈ ગયો એકદમ અહીં પછી એ સિવાય બીજું એમના હોય નહિ અનન્ય થાય એ જ મોટું આશ્ચર્ય છે ને કે જે આશ્ચર્ય છે આ તો બહાર તો લોકો આશ્ચર્ય બાદ બઉ લોકો છે આમ છે નહી ચાલતું છે લો કાયદા હોય તો દંડ કરે અહીં તો દંડ જ નહીં એ તો જે સ્થાન છોડી દેવાનું બસ એ દંડ રાજી ના આપી દો કુદ્યો કે જગત માં તું ન્યાય ખાઈશ નહિ જે બની ગયે ન્યાય ન્યાય ન્યાય ખાઈ આપડા મનુષ્ય સ્વભાવ ન્યાયું આવું તો શીખે છે આવો ન્યાય થતો ન્યાય નથી કરતા આ તો સાતે ગુણાકાર કર્યો સાતે ભાગો લાઈ રહેશે સાડા સાથે ગુણાકાર કર્યો તો સાડા સાથે ભાગો શું કેસે ને તમને તમને હું શું કહેવામાં મેં જમાઈ રહ્યા તે મનમાં ખરાબ ભાવથી જમા બીજા માણસે જમા સાત ભાવ થી ભાવ થી ત્રીજા માણસે એક જ પ્રકારના જો ન્યાય છે ને જગત અન્યાય થતો જ નથી જે બધું થઈ ગયું છે ને તો દુરુપયોગ ના કરો દુરુપયોગ કેવી રીતે કરે દુરુપયોગ થાય અન્યાય જેને થઈ રહ્યો અન્યાય જેના જોઈએ પછી જે બને એ વાત કરી બરોબર ન્યાય કરવો જોઈએ અને પેલા ને બને ન્યાય રાખવો જોઈએ તો બધું શું થયું અલગ અલગ દ્રષ્ટિ સાપેક્ષ વાત છે એટલે જગ્યાએ જે માનસ ઉભો હોય એમાં સમજવાનું છે લટિયા પેલા ગુ થયેલા છે બધા અમે અમારે જ્ઞાનમાં બધું જોઈ નાખવાય લીધું હવે અમારે ન્યાય કરો જાય ન્યાય ન્યાય કરો છે અમે કોર્ટમાં તો એને દેખાય પટેલ ને ત્યાં સરસ એક બોલ ડાકો પાછો થાય ઊંચી થયા કરે બધા બોલ ચીક થાય જ્ઞાન છે વાત ચોક્કસ જ્ઞાન એને છોડવાનું નથી નોકરી કરું કે સુંદર દસ નહીં કરવા એટલે પુનાવા તીમ પેડું ધ્યાન રાખજો કેતી હે જરા તો ભગવાન આવો તો ઓ ખુદાજી આ સદી બધી અમને ઉચી થઈ કે નહીં થઈ ઉચી છે અરે આખી ફટા પર જલ્દી મત થે અલી આટક ચા પાસી મત ખબર છે એ આવો કેવું આટમે કલામાં જોશી મે કે નહી સડે આને ઓર કહેવાતા કે કાળાગે હવે ખરાય નહી ને જોઈ નહી બરાબર બેડા વગર પાણીએ ડૂઈબા વગર પાણીએ ડૂઈબા વગર પાણીએ બે આયો મીઠા કહી નહી પરવા ન દે કે કરે નહી કરી નહી મોકલા નહી કરે એટલે એટલે કરે ને હે જક લે બોલાય તમે ઈ કિરે એટલે આવું થાય છે પણ દાદાજી એમાં રસ નથી પડતો નથી રસ પડે એમાંથી રસ હતો નહિ પડે હતો નહિ અને વાત સાંભળી એટલે પછી ઉડી ગયો હતો તે મેટલા પછી કઈ ફ્રુટ ખાધો હતો ને એ થઈ ગઈ અમે ખરાબ થઈ ગયા તા એને શું ખાધું મો દાતા દુર્લભ છે મોગ દુર્લભ નથી બહુ સાચા દુર્લભ છે કારણ કે સારા કાળ માં પણ નથી હોતા સુલભ થઈ ગયું દુર્લભ સુપાવા બધા થઈ ગયા આખું ઘર વાળા થઈ ગયા સાથે બઉ ધ્યાન અત્યારે રેગ્યુલર કોર્સ ને આમ શીખવાયુ લેવાય ના દુઃખ ખસે એ છે ને નથી જતું એમ સુખ ને ખેડક્કા છું ફળ આપીને એનો સ્વભાવ છે એને અત્યારે કયા કરે પંદર માસ વાત પાંચ વાક્યો ને બધું દાદા પાસે હાજર આધારે દાદા હાજર એવી કઈ અજાયબી છે જેના આધારે દાદા આપણને આખો ધરો રહે કારણ કે આપણો આત્મા આપણને કશું સૂચના આપે એવી સ્થિતિ માં નથી ત્યાં સુધી એમની સૂચના આત્મા પાંચ વાક્ય માં હે તો આપડી જ વાંચવી ના પડે બીજા માટે તો આપડી વાંચી વાંચે પણ ના વાંચવી પડે પટેલે શોધફોડ કરીને બે રાખ્યો ની કયા કયા બે રાખીએ કહેતા હતા કયા કયા બે રાખીએ કે व्यवारे न्याय ना मांगो है व्यवारे व्यवारे न्याय ना मांगो न्याय कोई नहीं अब भोगवे एनी फूल चले हम देखनी पर पर बीजू तीजू आज एक याद आयो आज एक तीजू एक याद आयो कि तारी बारे वार तारी बारे वार बीजू आज के दिन उ तारी बारे वार સાહેબ મારું બહુ ક્યારે થશે પહેલી વાર એવા મોક્ષ ના દરવાજા નથી કર્યા ગુનેગાર પોતે લોકો વાંચી દે હું એકલું થોડું માર્ગે લૂટી દે છે એટલે લોકસિગ્ન ચાલે જાય જો અમારી સિગ્નચ ચાલે તો અપાદી હોય જાય ને અક્કલ નું નતા કમાતા અક્કલ જો કમાતા હોય તો ભુલેશ્વર માં જોયા હોય તો હજી હજાર ટેમ્પલ વાળા અક્કલ ચલા આપે એવા બધા ટેમ્પલ નથી ખબર જ નથી અને પુરસ્થ ને ત્યારે અત્યારે આખા સંતો નહી નથી પછી શું હોય તો બેઠો ને અદબત જ ચાલ્યા કર્યું પુસ્તકો માં અદભત ચાલ્યા કર્યું આપણે પાડે બે જતા આપડે કારણ કે શું કે અવલંબનો બીજા અવલંબન થી આપણું કાર્ય થવું બીજા થાય અને પુરુષાર્થ એટલે પોતાએ પોતા કરી બીજાનું નામ દીધું પગડ કરતા કાલે તું કરતો હતો પગ કરતા તક તું કરતો હતો નામ હું કરતો પગલ આવા અને એ કરતો હોય તો તું દુર પાસે લેલું તું એટલે આ આ બધી જરૂરિયાત હોય ત્યારે કામ થાય એ બધું હમણે સાડા અગિયાર વાગે રાત્રે સાડા અગિયાર અગિયાર વાગે કોઈ બોલાવે કે સુમન રહી સુમન રહી સુમન કોણ છે ફરાણ હતા ગામડા નામ બતાવે બતાવે પછી ઉઘાડે ચાર પાંચ જણ હોય કે બિહાર કરે બધી પાંચ આઠ જણ શું પણ મહી મનમાં થાય કે અત્યારે એ પૂરું શાંતિ નો એમાં આપડે કશું પરાધીનતા નથી આપણે આપણે આમ આમ કરવું કે તેમ કરું આપણે સ્વાધીનતા છે આ શાંતિ નો પુરસાદ પરાધીન પડતો હોય એને સ્વાધીન ગણવો જ પડશે પ્રસાદ નહીં હોય તો આગળ ગાળવું વિચાર આપણે કઈ પણ દુઃખ આવ્યું એને શાંતિપૂર્વક સહન કરીએ કેવો પુષાક ના હોય અને પુષાક અત્યારે કઈક અને આપડે પાસે હા આપડે જે પધાર કહીએ છીએ ને એ પ્રાર્થ છે આ બધી સાચી છે કે ત્યાંનું માણસો નું માણસ હા હોય એટલે આ તાર ની વિચિત્રતા એટલા બધા દબાણ છે માણસ ના ચારો મા અતિથી અતિથી દેવ જેવો પૂજે એવા લોકો આતિથ છે ને શિકારના લોકો જોવા ઘી ગયા કારણ કે છોકરા આ રૂમ માં રહી આ રૂમ ભાગે જ નહી આ જમાના માં મુશ્કેલી હું શું કરું પુશાક ના થઈ ને પુરસા જાગૃતિ હોય તો એટલે મૂળ જાગૃતિ છે આજે રાત્રે આપડે બોલીએ છીએ આમ સ્વાભાવિક છે કારના આધારે શું કરવું આમ ન થવું જોઈએ તમે એ ભૂત જાય શું થાય પ્રતિકોણ એટલે પ્રતિકોણ એટલું જ મોટા આ ગુજરાત છે મોટા મોટો ગુરસાદ પ્રતિકોણ નો મેદો શું થાય છે એટલો ટાઈમ સારો જાય પ્રતિક દોષ પૂર બંધાય ને એમાં પૂર્ણ નહીં કરવાનું પ્રતિકોષ ઘટવા આવું ચાલે દેખાય પ્રતિક્રમણ કરતી વખતે પોતાના દોષ તો દેખાય જ નહીં ના દોષ તો દેખાય દોષ દેખાય તો દોષ ઘટે રૂટીન જેવું અને રૂટીન વસ્તુ કોઈ અસર કરે નહિ ધર્મમાં રૂટીન અસર કરે નહી રૂટીન છે ત્યારે વ્યવહારમાં અસરકારક ફાયદાકારક પણ રૂટીન આ ધર્મમાં ફાયદાકાર હોય નહીં વકીલ સાહેબ કેબાઈ સારું નઈ પ્રગતિ સારી રહેશે દાદા શું આપડે અમે ટેરી ગયો કઈ ના ગયો બસ આપણે અહીંયા કઈ ના ગયો બેલાના બેટા દલાલો હતા ના ના ખરાબ હોય ને તે બજાર હોય તો પેલા વાય છે ને ગાટ કલે કે આપણે ને એ બોળા ભાવ થી જો હે ને કજા હા હા એ લવજા મારતો નહી બસ દંગાઈ ને શું હરાક કરે છે આપડે ફાયદો આપડે હજુ દુકાન પૂરી થઈ ના ભાઈ આમ દારૂ અવે નો ભરે અવે નો બતાવે મને ભાઈ જા છોડાવ જાતે છોડાવ રિલેટીવ ભાષામાં તમે છે તે તો આ પદલ ઉપલેવું છે નહી તો એ જાણું નહિ ત્યાં સુધી જાણવાનું ક્યાં મરે ત્યાં કે ભેદ વિજ્ઞાની પાસે ભેદ વિજ્ઞાની કે જળ ને ચેતન નો જેને ભેદ ગાણો છે એ જુદું પાડ્યા બાકી કોઈ જુદું પાડી શકે દે ને હે નિષ્ણાત બધું આપી દે ને બિરુદ જ અલૌકિક હોય આપી દે જેવી રીતે ડોક્ટરો આપ વિશેષણ વિનાશીત હોય નરસીબી નો ડ્રામા તમારે બધો પડશે નાટકમાં ગયેલા થયા કઈ લુગડું ધરોતો હોય હા લુગડું ખસે જ નાખ્યું કઈ તો આમ જોવું તો જોતા જ અને મામો થયું અને ભૂત થતા વર્ગ્યા નથી ને અને તમે શું થઈ ગયા થઈ ગયા ક્યા જગમારે છે આમાં કર્યું તમે ભાઈ રિલેટી ભાઈ પણ હળુ થાય મોમો થાય નથી બી જશે નઈ અત્યારે લઈ જશે ચાર ના તમારે જોયા કહેવાનું હવે તમે નરસીબે એનો પાક બદલ છે દયા કરો નરસીબી શું કરે છે દયા કરો નાટક તમારે જ્ઞાતા દત્તા જ્ઞાતા દસતા તમે નરસિંહ શું કરે જ્ઞાતા દસા